અનિલ ઉપર કરાવશે પણ કરતા પણ જોડી ગયું સુધારતા કરતા છે અને તારે નાકાર અનિલ શું કરી રહ્યો છે અનિલ મન શું કરી રહ્યું છે બુદ્ધિ શું કરી જોયા કરો કઈ કરવાનું જ નહીં કરવાની આપણે અનિલ શું કરી રહ્યા છે જોયા જ કરવું આજ આપણો ધર્મ હવે વ્યવસ્થિત શક્તિ એને દાખલો આપી જતો હોઉં અને આમ પ્રયત્ન કર્યો છતાં પડી ગયો પ્રયત્ન કર્યો અને તૂટી ગયો હોટલ વાળો શું કે તમે કાકા ભાગી નાખ્યો છે મારે કેવું પડે કારણ કે જાણતો નથી એટલે મારે એને કેવું પડે એટલે એને કેવું પડે બે ડર ને એમ સમાધાન કારણ કે એ તો એમ જ ભાગી રહ્યા ખરી રીતે કોણ ભાગે છે ત્યાં તો નોકર લઈને આવતા હોય ચારા ત્યારા આ બધા આવ્યા હોય ને અને પછી એ નોકર આત્મા સ્પ્રે પડી ગઈ તો આપણે શું કે છે નોકરના હાથ ભાગ લાગે છે આ બહુ ખોટું છે તો આવ્યાથી ભયંકર બી ફોન ભયંકરતા પોતા ભગનનાથ છે મહાસો કોઈ નોકર તોડી નાખે આવું નાનું છોકરું હોય ને ત્યારે હું ઘણા એટલે ભાઈ આ પત્રકાર બાબા બહારના છે તેના ભાગી નાખ્યા નોકર ભાઈ નહીં ગયા આપડે નોકર શું છે નોકર ભાગી લેશે અને તું જાતે ભાઈ ના ભાગી તું શું કઉ આ ભાગલા રહે બોલું એવું ન્યા કરવું કેવું પણ આપણે ભાગી નાખે કોણ વ્યવસ્થિત હા કેમ તોડી નાખ્યા આપણો હિસાબ જે હતો તે આપડે પકડી ગયા એના નિમિત્તે પકડી ગયા હવે નોકર નિમિત્ત બન્યો નોકર ને આપણે શું કરવાનું આપણે હજી ગયા વ્યવસ્થિત તોડ્યા નોકરે શું કેવું પડે બધે નથી ને એવું કે નોકર ખુશ થઈ જાય ને અને પછી પાસે બીજી શું કેવું પડે વ્યવસ્થિત ના કહે ને તો કાલે છોકરું છે તો આમ નાખી દીને પછી પીરતા એને તો આપણે એમ જ કેવું કે ધીમે ધીમે ચાલુ હુડહુડ ના સારી સારી બધું થઈ ગયે બીજો લાવું નઈ ત્યારે પ્યાલા તૂટે છે કે જો તોડફાડ એ અતિ શક્તિ ના કરે તો આપણા લોકો એક દસન કપડાવે હાથ પેઢીથી બીજો બદલાવે નહીં એવું તમે જાવ દસન કપડા હાથ પીડી ચલાવે તો પછી હું ધોટો ના લાવું બીજો એટલે પછી આ બંધ થઈ જાય કાખો બંધ થઈ જાય વ્યવસ્થા કાખોડા વાળા અંતર લાવેલું છે ભૂંગળા વાળા અંતર છે બધા અંતરાવું જીવ માત્રનું એટલે તોડફાડ એ કરે છે શું કરે છે તમારો તમારે કાઢી આવે તો બરોબર છે ને સમજાવ્યું બીજા બે હજાર લીધા બેંક માં એક હજાર બસો છે બે હજાર રૂપિયા પછી આપડે આવતા હોઈએ માત્ર અમારું એટલે આપણે કેવું કે અનિલ છે એટલે ગજુ ડ્યા છીએ ડાબી રાખે તો પેલી જમા કાપી નથી એ વાકેલા મત રાખે તૈયાર કે પછી કાપી જાય તો આપડે શું કેવાનું નિમિત્ત બનવા એટલે આજે આપડી ભૂલ આપણે પકડ્યા આ ભૂલ ગાવાની આપણે અને પીલો પકડા શું કહ્યું પેલો જીલેબી બધું ખાતો છે ને ના ખાતકા લઈ ગયો કે બસો ડોરે અમા હતા ને અમારા તો કશું હતું ત્યાં કહેતા બઉ સારા માણસ આપડે કઈ બે ગયા તો આપે ખરાયેલું પાન કરી ચાર આપી દે ને મજા હતા રસ્તો ખરાબ છે એટલે મૂર્ખ હતા પછી આપડે ઘેર ભણી જવાનું ઘેરભાઈ જતા રસ્તામાં પોલીસ ગેટ આવે તો વ્યવહાર ચોખ્ખો રાખો આવું સૌ સારી છે ને પોલીસ ગેટમાં ખબર આપતી કે અમારું બધું કપાયું છે બે હવે ગયા છે નોંધ કરે તો કેસને નોંધી દે કેસ નોંધાય પછી કેટલા સાડા આઠ વાગ્યા રાખતા તાર મન તું દાખવું છે મને મન કરું ને કરું એ મન કે છે મન શું કે છે અને ભાઈ તમે તો વ્યવસ્થિત કરું તો કાલે બારસો આપવાનું તેનું શું કોને ઓ તારી માગે પડી છે ના દે આખી રાત જમપવા ના દે ઓ માર કે રાખી એટલે આપણે હમણાં મન હાથ જમપવા નહીં દે ને હેલ્પ મન પોતા પછી હેલ્પ કરે નહીં ને ગોલામાં રમતી એટલે આપણે કહી દેવાનું ગયા દેવી ત્યાં ખૂબ દૂધ નાખીને શીરો બનાવો તમને પછાત અને બધા શાક છે ભજીયા છે એ બધું બનાવો એટલે ત્રીજ ભાઈ જાણે કે ભાઈ અનિલ બી સારું કમાયા છે તારા એટલે ઘરમાં ખુશાલીનું વાતાવરણ ફેલાય કે અને પછી આપડે શું કરું પણ જમીન ઉઠે ત્યારે કોઈ કે છે અને બી પાન પાન બનાવી લેવું અને બી પાન મને ઊંઘ આવે હું ત્યારે ઘર ઘર ઊંઘે આખી રાત ઉઠે એનું મન છું શું થયું આ પકડી તો લાયા જ છે તો આખી રાત રમી રમ્યો દારૂ પીધો છે થોડું ઘણું હારી પચીસ રૂપિયા વધ્યા જ છે ચાલ લાઓ આઠસો ના રીતે લઈ લીધા આઠસો ગજા મૂકી દે સાડી પચ્ચી ઉપર ના થાય હવે પંદર ડોલર છે કામગીરી આપણે માથાપુર કવિતા પડી ઘેર જો નોંધાવી ના તો ખોર તપાસ ના કરે છે પંદર ડોલર એ ને સાડા ડોલર છે એ ત્યારે ખાવાનું ખબર ના પડે શું થયા ખાતર લઈ જાય ને એટલે નિહાળો ના લાગે પછી ચોરનો નિહાળો લાગે એટલે ધંધો છે એ તો આપણા મનમાં ચોરી પડતી રસ્ત પણ ચોરીને એમ કહીએ એ ચોરી પર મારો બિઝનેસ મારા ફાધરતી હા એટલે પોતાના બિઝનેસ ને એ હું આપણા જઈને પછી આઠસો છે ને આઠસો આપણી પાસે મૂકી દેવા બે હજાર રૂપિયા બે હજાર ડોલર બેંક ખાતે જમા કરવાના બારસો વ્યવસ્થિત ખાતે ઉધાર કરવાના આઠસો પૂછો આપણો કરેક્ટ થઈ ગયો ત્યાં કોઈ પૂછ્યું આ વ્યવસ્થિત ખાતું તો ક્યારે કોણ બીડ છે ત્યાં ભાઈ આ આવતા મને પહોંચ્યા બે હજાર આવશે એ બધા વ્યવસ્થિત આવવાના વ્યવસ્થિત જવાના જાય છે બધું વ્યવસ્થિત છે તો એ પછી આમથી આવો ફી ઓફ કોસ્ટ આવો અ આવે આપડે કગાડ કરી લેવા દેવા આપણે ચટલી બે રોટલી કઈ ખવાતી હોય માલ મોઢ બધા ખવાતું ને પાસે કગાડ આપડે કરીએ તારું ચલાય જાય કેટલી આજ્ઞાઓ થઈ કઈ કહી કરતા પૂરી આપી તું કરતા હતો ત્યાં સુધી કરવું બંધાર હતા કરતા પણ છૂટ્યું તમારા જુદી ગયા પછી હા તો વાત કઈ આજના ભી છે કહ્યું એમાં બધી નાખ્યું તમને લાગે છે આજ્ઞા પાડવા માં કઈ કઈ આજ્ઞા આપશે બોલ્યો હું કોણ કરાયેલ શક્તિ બધું પેળું કર્યા છે સ્મિતા ને જેવા હોય નાવું ખબર લગ્ન કરવું હોય તો બધું કરી આપણે સમજાયજ્ઞા આપું એ બરાબર પછી આપું છું હવે તો હસી આજ્ઞા આપીશું ઘણા કેટલા વાલા છે ચાર હિસાઇ પણ શબરશે કેમ થો બોલશે એ બધા તમારે તો આપડે બધા નામ છે કોઈ કોઈને દસ હજાર પચાસ હજારમાં એટલે બધા નઈ ને સર છે મોટા મોટું ખાતું વાય ભાઈ આપણે ખાતું બીડ બીડ કરીએ તો હોય પણ ખાતું એવું છે બધું એટલે આ બધી આ બધું ઋણાનબંધ છે એને રૂણાણબંધ શબ્દ બોલતા ન ભાવે આ તારે અનિંદો ઋણાન છે શું છે ક્યાં ઊભું થાય કે ઊભું થયું ને ત્યારે એને હમ જલ્દી ઊભું થયું એટલે હિસાબ તો આપણે ચૂકવવો પડશે ને એની લઈને હે હાટવું પડશે આપણે ઊભી થયું એટલે આને આ ઋણાણ બંધ આપણે ઋણાણબંધ નથી કરતો આપણામાં ઋણા બંધ શબ્દો મોટો થયો ને સમજે ના આપણે જલ્દી અને એફઆઈઆર ફાઇલ કહેવાનું શું કહેવાનું એટલે આ ફાઇલ નંબર વન સુધાર્થમાં આ કોલન તમે ફાઇલ નંબર વન અને વાઈ એ ફાઇલ નંબર ટુ પણ વાઈ એવું ફાઇલ નંબર ટુ કહી નહીં તારે સમજવાનું નહીં તો એ ચિરાજી કરીને મનમાં પછી ફાઇલ નંબર થ્રી ફોર છોકરા બાબા બધા ફાઇલો એમ કરતા ફાઇલ નંબર ફોર બસો બધા આપણે હમદી જગા ફાઇલ આવી તમારે શું કરવાનું દાદાની આજ્ઞા મારે સંભાવે નિકાલ કરવાનો ફાઇલ શું આજ્ઞા કહે નિકાલ ફાઇલ ને જોભાવે નિકાલ ફાઇલ નો સમ આપણે નક્કી કરવાનો સંભાવ વિકાર કરવો એ ખુશ તો આવે તો આપણે ને એટલે ફાયર નો સંભાવ નિકાર કરવો ચોક્કસ સંભાળવો એ ટુ હોય ના થાય તારે જોવાનું એ મારે જોવાનું આજ્ઞાત આજ્ઞાની બીજું બીજી જવાબદારી તમામ જવાબદારી મારી આજ્ઞા પડવાની ને તમારે નિરંતર સુખમાં રહેવાનું જવાબદારી તમારું પામ અને બીજું બધું જોવાનું મારું પામ સમજ ને તમારે મારી આજ્ઞા પાડી એટલે બધી જવાબદારી મારી આવે એટલે કરવો એટલે તમારે ફાઇલ આવે બધા મનમાં ભાવ કરવો સંભાવ નિકાલ કરવો છે એની હાથે એના માન ઉપર ઈશાક પડશે સિદ્ધિ તમે નક્કી કરો તે કરવાની પર અસર પડશે ન પડે તો જવાબ લાગે હું માફે રહેલો છું કારણ કે તમને ના સમજાય એની પાછળ વિજ્ઞાન શું છે તમને એમના કરી છે આ ડુંગળી છે ને ડુંગળી તે તમને સંભાવો નીકળતો તે પડતર જતું રહે પડતર ડુંગળીને ડુંગળીને તમને દેખાય એટલે તમે કહેતા મને કશું થયો નહીં હું શું કહેવાય ગયો સાથે ડુંગી ડુંગળી દેખાય પણ નો પણ દેખાય પણ એમ કરતા ખાલી કરવું પડશે ને પણ તો કઈ ને ખબર પડશે ને આ એક અવતાર થઈ જાય કે બે અવતારમાં બોલતાર સુધી અને ત્યાં સુધી તમારે વરિય ચિંતા કશું થાય એ તમે નિરંતર સમાધિ રહે કાલથી જ સમાધિ નિરંતર રહે એની જવાબદારી અમારી આજ્ઞા પાવો તે હંડ્રેડ પર્સન્ટ નહીં સેવન્ટી પર્સન્ટ શું કરું હંડ્રેડ પર્સન્ટ આવડાવે આજ્ઞા પાવું ના રે એટલે બેરે નો ટેકા ગોળ બે હે જોયું ને એટલે ચિત્તે દેખા પાક જોયું ને બોલ તો થા કે તને 100 બધી ફોટા ગા ન પા ચિત્તે દેખા ના રે સોતી આના કડિનો રાખો હા કડીનો રાખો ઓ દાખલા આપ સંભાળી કા જો એ તો આજ્ઞા થઈ ગઈ પણ આજ્ઞા દાખલો આપવો છે ને તો સમજવું પડે તમને હવે તારા ઓફિસમાં જવું છે તો ફાઇલ નંબર ટુ વાઇઝને તું કહું હું મારું કે મારે ઓફિસમાં જવું જમવાનું મૂકી દો એટલે કે પાંચ મિનિટમાં આવો તો આપણે પાંચ મિનિટમાં જઈએ રસ્તામાં પહેતા હોય આપણે જોઈ લીધું કે શાંતિથી કઢી ઉક અને ઓવર શાંતિ ઘટી ગઈ તો ઓવર થઈ ગયું હવે આ ત્યાં જોયું જાગૃતિ છે ને વ્યવસ્થિત ધોઈ એટલે વાઇટ ને શું કેવાનું તમે દાદા નથી ને કહે આવો કેવો માથો ને અજાય આવું વર્ષ કરે દાજા નથી ને આશ્વા કર આપે કારણ કે વ્યવસ્થિત જોયું મેં એ શું કરેચાર સમજાય ને આવું બોલે તારે ઓફિસ માં જોયું શું કરવું ના પેપર નાખે ની તારે પછી મોડાસ માંથી આવી અને કઈ મૂકી દે સમજ ન દાખલો થઈ ગયો એવો બીજો દાખલો આપો રૂમ માં તું બેઠો છું અને સુધાર્થમાં ધ્યાન કરું છું અને દરવાજા ઉપર બેઠા પેલા શું સમજી દઉં આપી અંદર બેઠા પેલા કયા નંબર ખબર પડે બહાર ગઈ તને ખબર પડે અરે ફાઇલ વર્ગ આપણી જોડે છે તે મુસલમાન સ્ટોર વાળો હોય આપણે પાડુકમાં તે આવ્યો હોય ત્યારે ફાઇલ વીફ્ટી પચાસનું બની એટલે સૂર્યમંતુ આવ્યો છું કાંઈ સાહેબ સાહેબ કોથરા ખડ આપે છે ખંડના કોથરા આપ્યા છે નહતાજીને એતાજીને કઈ ક્યાં આ નથી આવ્યા હતા એક કોથળી એસી રૂપિયા એસી ડોલર વધારે લખી એટલે આપણે બોલાવીને સંભાવે નિકાલ કે નું કરવાનું સંભાવે નિકાલ કે હારીને એટલે એકસો બસો ચાલીસ વાગતો હતો તેને બધે પચાસ ડોલર સો ડોલર ના માર્ગ એકસો વીસ ડોલરિક સંભાવે નિકાલતી નાખ્યો અને પછી એ હોય એ તુરેમાન તો એક તુરેમાન કોઈ દુઃખ વાત નહીં થાય નહીં થાય થઈ ગુખારી સંભાવે દુનિયા અત્યારે આ કર્યું છે પ્રેમ તો છે નહીં પણ વેર વેરથી જ બંધાય માટે વેર ના બંધાય એટલું તો વેળ બંધાય નહીં એટલું ધ્યાન રાખજો વેર ના બાંધાય વ્યાજ બંધાયું હોય ને તો ઘરના પચ્ચી ડોલર ઘસાઈ છુટલું પણ કોઈ ના રહે નિકાલ કરવાનો ત્યાં જ અમારે અઘરું લાગે છે ને કઈ થઈ ગયું પતિઓ જે છે સાહેબ કોના પૈસા પૈ પૈયા પછી કહે છે સાહેબ કે મને તું ઓળતો નથી હું કોણ છું સાહેબ કોંગ્રેસના તો મોટા માણસ છો પણ મારો ભાવ વધી ગયા છે હું શું કરું કે મારી પાસે વધારે ના મગાવતા છોડું નહીં તો નહીં આપે તો હું છોડું નહીં સાહેબે જોવાનું દબડાય વગેરે ઠીકવા નહીં આવે એટલે સાહેબે શું કર્યું એ બધા બસો ચાલીસ ડોલર હતા એ નીચે ફેંકથી ક બોલ્યો આમાંથી તું હાથ ધરાય જો હું જોઉં છું તું કેવો હાથ છે તે નાખતો શું નાખ્યા પણ મં તો ને. અકાઉન્ટ નહીં તો કયા મરે છે નહીં આવું ડબડાઈ એટલે નહીં અરે તો ગળાવે ત્યાં જે ક્યાં તો ગણીને આમ ગધા ગાયેલા તા વધારે ગયા આ કર્યા શું શું બને સાહેબ આપતો મોટામાં મારા પૈસા નથી જ યાર મને વાંધો નથી ચલિ આપડે તને જોઈ લીધી બે ઉપરથી હું પૂરા પૈસા દેખલું કોણ જીત છે કોંગ્રેસ નો નાગુ બોલે લાગતું ચારે આગના યાદ માં આવી ગયે ને સ્મિતા બાય રિલ વિધા અને કઈ શક્તિ આ ચલાવી લેશે નાખવાનો સમજે આ ચાર આગ ના અમુ છે આ પાવી રે સમાધિ રે નિરંતર મોગ થાય ધીમે ધીમે તો બેંક માં એકાઉન્ટ અનિલા નામ છે સુધાર નો નામ નું અનિલા સુધાર નામ રાખી નથી પણ છોકરા તો શુદ્ધાત્વ નામ છોકરા મકાન નામ પર કર્યું એ વ્યવસ્થા ગયું હા સાહેબ તો આપડે કયો પણ રાખવાનો શુદ્ધાત્મા રાખવાનો આપણે આ તો આપડે વ્યવસ્થા ગયો વ્યવહાર નો ચોપડો જે હિસાબ હશે તે હિસાબ થયા તે પણ આ સારો વાપરો કર્યો પોતાનો અંગત કાંઈક શુદ્ધાત્માનો ચોપડો કાંઈક શુદ્ધાત્માનો ચોપડે હું ગમે શું કરાવું કાંઈક તું જેટલી આજ્ઞા પાડે છે જેટલી આજ્ઞા પાડો કઈ કઈ આગળ જમે થાય તે દેખાડો જેટલી આજ્ઞા પાડો એ થાય જેટલું દાદાની પાસે આવીને આવી શક્તિ લે પ્રાપ્ત થાય તો એનાથી તો એ ચોપડામાં ધીમે થાય અને સત્યંગમાં આવે એટલું જ ચોપડે ધીમે થાય શું કરીડી આજ્ઞા દાદાના પુસ્તકો દર સાલ બે લાખ ત્યારે પુસ્તકો ફ્રી કોસ્ટ અપાય છે સમજો ને કારણ આ મારી વાણી વેચાયની એને આપતાવાળી કહેવાય આપતાવાણી એટલે વેચાય છે મુજબ ચીજ એટલે ફ્રી કોસ્ટ આપે છે આ સમજો ને અને ચોથું અક્રમ વિજ્ઞાન આમાં માસિક આવે છે અક્રમ વિજ્ઞાન એ એકલું છે તે માસિક ઉભો એને ચલાવે છે એટલે એ એકલા પૈસા તારી પાસે માગે તારે મંગાવી દેજે કારણ કે મહિને એવા અક્રમ વિજ્ઞાન તમને મહિનામાં પ્રાપ્ત થશે અને એમાં દાદાની ફ્રેસ વાળે બધી આવે એટલે એ એના નામ લખાય પૈસા ભાવી દે બીજા બધા ચોપડીઓ ફ્રી ઓફ માગી દેવાની અપડે નહીં ભલે બે ત્રણ મહિનામાં પણ તમને પ્રાપ્ત થશે મુંબઈથી આ થતા આવી હોય ખરાબ થઈ જ હોય તો પણ તમને પુસ્તકો પુસ્તકો ફ્રી ઓફ કોસ્ટ બધા મળ્યા કરશે શું ને એટલે ચાર ચાર વસ્તુઓ જમે થયા કર બીજું તો જમે તમે આજ્ઞા પાણી બહુ ખૂબ જ ગમે થાય હવાના પ્રમાણ જોતા જોતા ચાલ્યા રિલેટિવ રિયલ એ ચોપડા બધું જમી થઈ જાય અને વ્યવસ્થિત થઈ ગઈ તમે બોલો એટલું બધું જમે થઈ જાય ફાઇલો સંભાવ નિકાલતો જાય અને ચોપડો સુધા આ ચોપડાની કોર્ટની ચિંતા નહીં આ જ અને દાદા ભગવાન અહીંયા આ સાત જતી ન્યૂદર્સીમાં થઈ ગુરુપાણીમાં હું આવું ચાર મહિના ને વધારે મારી જોડે ફરત રજા ભરાતા નથી કારણ કે અમારી જોડે ભરવાથી બધું તમને સમજવાનું મને મળી જાય અમારે સમજવાનું છે બીજું કોઈ કરવાનું કશું જ નથી ખરેખર અનિલ શું ખરેખર સુધાર ખરેખર શું શું શું કે અનિલિયલ વ્યૂ પોઈન્ટમાં પહેલે કરતું પહેલાં તું ખરેખર હું અનિલક્ષું બોલતો હતો એ ભ્રાંતિ હતી શું હતું પોતાનું સ્વરૂપ નહીં જાણવાથી પોતાની રોંગ બિલીફ હતી જેવી હતી અને બાયમાં ઘણી બીજી રોંગ બિલીફ હતી અને રોંગ બિલિફો બેઠી હતી અને રોંગ બિલીફોમાં શું થાય માણસ દુઃખદ ઊભું થાય કઈ બિલિફ રાઈટ બિલિફ રાય બીલીફ એટલે સમ્યક દર્શન રાય બીલીફ એટલે સમ્યક સમ્યક દર્શન જોઈએ એટલે તું શુદ્ધાત્મા છું રાય જ્ઞાન એટલે તું શુદ્ધાત્મા છું તો આ રાય છે એટલે આજે તું જે હું ખરેખર આનીલ બોલતો એ ગોન છે આજે બિલીફ ખકેટ થઈ ગઈ અને તે જ ઈ ગોઈ જેમ હતું શું હતું હું ખરેખર નીકળતો એમ હતું એમ કોણ હવે જેમ ધામા ભરતું હવે અંદર ખાતા લખીજન એવું તમારે આ બધું વર્તન કરવાનું કે અંદર ખાડા શુદ્ધાત્મા એટલે આ બધું ધામા પચેવાનો રહ્યો શું રહ્યું વસંત ધામા બચવાનો રહ્યો અને વસંતના ભાઈઓ વસંતના રામચંદ્ર રહ્યો ખાલી ગામા ધામા કઈ મમતાભાઈ કરી ગામામાં આ બોલે ત્યાં મમતાભાઈ કરી અંદર પાંડો જાણતા રહ્યું લક્ષ્મીજન છું શું એવું આ ધામા છે ને જીગભ સુધી આવ્યું હવે હવે આજે ભૌતિક દ્રષ્ટિ તૂટી ગઈ ભૌતિક ભૌતિકમાં સુખ છે એ ભાવ તૂટી ગયો શું અને આત્મામાં સુખ છે આનંદ સુખનું ધામ છે જાળ્યું એટલે હવે તમારે બિલી કુશીનું બહિર્ચીય ભાવ હતો બહિર્મુખ આત્મા હતો એ અંતર્મુક્ત થઈ શું થયું અંતર્મુખ થયું છે એટલે અંતરાત્મા થયો અંતરાત્મા કેમ થયું કાંક શુધાત્મા શુદ્ધાત્મા તો છે જ એટલે પ્રતિથી બેસી ગઈ પ્રતિ કમ્પ્લેટ બેસી ગઈ થઈ પણ હજુ સુધાત્મા પૂર્ણ થાય એ પહોંચ્યું છે શુદ્ધાત્મા થઈ પ્રતિથી બેસી શુદ્ધાત્મા થવું જોઈએ ને કાર્ધાત્મા કેમ થવાય નહીં કારણ કે અત્યારે તો અંતરાત્મા દશા છે શુદ્ધાત્મા દશા નથી દશા અંતરાત્મા જેમ અંતરાત્મા દશા રહી કંઈક આ ફાઇલો નિકાલ કરવાના છે ને બધા આ ફાઇલો આ બધી ફાઇલો છે એ ફાઇલો તે ફાઇલ આવે અંતરાત્મા દશા તરીકે તો ફાઇલનો સંભાવ નિકાલ કરવાનો ફાઇલ ના હોય તો શુદ્ધાત્માનું ધ્યાન દેવાનું તમે જોઈએ અને સુધાર્થમાં ધ્યાન કરતાં ફાઇલ આવી ચાલો ફાઇલ ઊકલવાની ફાઇલો નિકાલ ના કરી બુઆ કરે સુધાર્થમાં બુઆ ના કરે ખબર એટલે ફાઇલો સંભાવે નિકાલ કરવો એ ફાઇલ સંભાવ પૂર પૂરી ફાઇલો નિકાલ થઈ જશે એટલે યુ ફૂલ ગવર્મેન્ટ આ ગવર્મેન્ટ છે શું થયું અત્યારે અંતરા એટલે ઇન્ટીન ગવર્મેન્ટ કેમ થાય કે બે કામ કરવાનું છે પોતાના સ્વરૂપનું ધ્યાન કરવાનું છે અને બાર ફાયલો ફાયલો નિકાલ થઈ જાય એટલે નિવારણ કર્યો છે હું જઈન એવું તેવું ભ્રમ ના હોવું જોઈએ એ તો બધો મતા છે માતા કોઈ આત્મા નહીં આ વર્લ્ડમાં કોઈ પણ મતા આત્માર્થ પામેલો હું વૈષ્ણવ છું જૈન છું છું છું કોઈ આત્મા વર્લ્ડમાં એક પણ માણસ મતારથી આત્મા પામેલો નહીં જે મત બહાર નીકળે નિષ્પક્ષ એમ કેમ કહો છો તમારું જુદું અમારું જુદું એટલે તમારું અમારું આવ્યું એ મતાર્થ છે શું કહ્યું અને આત્માર્થ કરવાનું છે ત્યાં મતા છે શું કહ્યું એક અક્ષરે એમાંથી મુક્તિ ના થાય મુક્તિ તો નહીં પણ બંધનમાં વિશેષ આવે શું થાય મતાશ આ મતાશ મારે જોઈએ લોકો હા મતા નહીં તમે હું વૈષ્ણવું ચોખ્ખું થયું એના કદાચ ભ્ર સારો એ મળું ચોખ્ખું થાય અને ત્યાં સારી આ તો મોરું છું પૂરું થયું મોરું મિત્ર પણ આ તો એ લોકોને પૂન છે કંઈ ક્યાં ઘેટવા મળી ગયા શું ક્યાં ભગવાડ નું પૂરું જ ઘેટા એવું મળે ને બરાબર એ ભગવાડ શું ઘેટવા શું એ ભગવાડ અમારું રક્ષણ કરે છે શું રક્ષણ કરે અને મેં ચીજ બહુ ખોટ કે બહુ આ રક્ષણ કરે છે ઘેટવામાં માને છે કેમ મેં કોલ કરી મારી શત્ર્યું છે નહીં શું એટલે એને બહાર ની અસર થાય નહીં વાળ ને પણ મનાવેલો છે એટલે આપ લાગે તે આ ભરવાડે બધા જોયા લો તો આ શું ઉપયોગ કરી રહ્યા છે ગેટોળ વાળ કાપી લો પછી દૂધ દેતી હોય તેની પાસે દૂધ દઈ શું કહે થોડું બચ્ચા જવાય ને લીધે પછી ત્રીજું શું ક્યાંક મહેમાન આવે એટલે લવાડે બી આવે તો બે ત્યાં બચ્ચા આવડાવડા કાકી કાક કરીને ભલ નથી એ આવી રીતે ભરવાડ તો ભરવાડો એવા પૂરું સારી આપણે નાય કેવું પુણ્ય છે ને પુણ્ય લઈને થયેલો છે તારે કાપી થાય છે બરોબર વાર્તતા તમે અંદર પડી આવું અંદર ઘણી તપાસ કરી ને આ મને તો આ બધી પડી ગઈ હતી તેથી બધે તપાસ કરી કે વોટ ઇઝ ખાવું છે આગળના ચાર ઘેટક ચાલે એની પાસે જ જોઈ જાય ને પગલે ની ચાલુ છે બસ આટલું ને પપ્પા કહ્યું રાતે ઝઘડો થયેલો હોય ને તો વર્તવાળો હોય તો બોલે પપ્પાજી કે પપ્પાજી ચાલો મમ્મી તમે ચા પીવા બોલાવે એટલે બાબાજી પપ્પાજી ચકારે ચકર પપ્પો થઈ જાય તો આગળ તારી પડી જાય છે પપ્પો સમજવું પડે ને આમ કેડેલું ચિતર હું ભાઈ તમે જોયું એટલે એનું હમસી કઈ ગયા લોકો મને મનમાં થાય પણ હું તો વિતરા અમારે હું પડાય નહીં આવે રાગ દે છે ભાવના કરી આ ભરવાડોથી લોકો છૂટે પણ નવા ભરવાડો પાક છે સારા પાક છે અત્યારે લાભ જશે પણ આ સારા પાક છે કાળ ગરી જાતનો આવી ગયો એક જડે મને કહ્યું લાકડા ચિટણ થવા મળે છે દેખવતો જો